ભગવાન ચિંતન ભગવાનની મૂર્તિ માં મન રહે એ સરળ પડે એટલા માટે આ ગ્રંથ નો આધાર બહુ ઉપયોગી છે કોઈ પણ બહાનું લઈને પણ ભગવાનની મૂર્તિ એમાં મન રહે એક કરવાનું છે તો એના માટે હરિસ્મૃતિ જેવો ગ્રંથ બહુ જ લાભદાયક છે નિષ્કુળાનંદ સ્વામી જેવા પ્રેમાનંદ સ્વામી જેવા તેમજ એ બધા મોટા મોટા સંતો તેમજ ભક્તો શ્રીજી મહારાજની મૂર્તિમાં કેવી રીતે વૃત્તિ રાખતા સ્મૃતિ રાખતા ધ્યાન કરતા એનો આ ઓથેન્ટિક પુરાવો છે साथे रहता था ये केवे रिते दर्शन करता मूर्ति धार कथा वर्ता धारता पुराव वचनामृत आप जेम साने खीरी चलता ना के शब्द शब्द जेम कोई हंस मोती वीणे એમ શબ્દોને વીણા હોય ત્યારે ગ્રંથ એજ ઇટ ઇજ થાય કેવી રીતે સાંભળતા હશે એનો પુરાવો કથા વાર્તા કેમ સંભળાય એનો પુરાવો વચનામૃત અને મહારાજની મૂર્તિ શ્રીજી મહારાજની ભગવાનની મૂર્તિને કેવી રીતે દર્શન કરાય કેવી રીતે ધ્યાન કરાય કેવી રીતે સ્મરણ કરાય એનો પુરાવો હરિસ્મૃતિ અને પ્રેમાનંદ સ્વામીના બધા જ એવા કીર્તનો તેમજ ભગવાનની જે લીલા ચરિત્રો છે એ સાંગોપાંગ લીલા ચરિત્રોને પણ કેવી રીતે ચિંતવતા એનો પુરાવો ભક્ત ચિંતામણી છે ચરિત્રના ગ્રંથો છે જુનાગઢથી જે હરિચરિત્ર ચિંતામણી ભાગ ત્રણ બાર પડેલા છે रुग्नाथ चरणदास जी स्वामी है, संकलित कर भगवान श्रीजी चरित्र ये सत कथावार्ता में बेसेल एक पास एक पशी एक चरित्र थोड़ा उपदेश चरित्र ने उपदेश ए जमनी कथावार के चरित्रे अपना जीवन प्रसंगों पर आटा याद ना रखी सकिए અને એ તો છેક ત્રીજી પેઢીએ ગોપાળાનંદ સ્વામી એમના શિષ્ય મહાપુરુષદાસજી સ્વામી એમના શિષ્ય રુઘ્નાથ ચરણદાજી સ્વામી વિચાર આવે કે છતાં પણ હવે તો એ બધા સ્વપ્ન બની ગયા પણ એ વખતે જુદા જુદા બધા સંતો એમને જેતે તે પ્રદેશ એમાં જે જે શ્રીજી મહારાજની લીલાઓના આગમન ને સ્વાગત ને એ બધું થયું હોય જે જે ભક્તોની સાથે એવા દિવ્ય પ્રસંગો બન્યા હોય એ બધું લખાણ થયું હોત તો હરિચરિત્ર ચિંતામણી તેમજ જુનાગઢ દેશના એ જ સંત રૂગરણ દાસજી સ્વામી પછી જુનાગઢ દેશના જ ધર્મ શાસ્ત્રી જે અત્યારે હયાત નથી એમને આદર્શ ભક્ત ગાથા અને બ્રહ્મનિષ્ઠ સંતો એ બે ગ્રંથો લખ્યા કેવા પણ કેવું ચરિત્ર સંકલન એના જન્મ કેમ વૈરાગ્ય થયો કેમ શ્રીજી મહારાજને મળ્યા એ બધા દિવ્ય પુસ્તકો કહેવાય હરિચરિત્ર ચિંતા મળી જ આપને વાંચ્યા પછી રૂગદાસ એમ થાય કે જો આ ગ્રંથ ન હોય અને ધર્મવર્ધ શાસ્ત્રીજી જુનાગઢના એમણે જો આદર્શ ભક્તગાથા સંતો વગેરે જો ચરિત્ર ગ્રંથો ન લખ્યા હોત તો કેટલું બધું ચૂકાય જત અત્યારે અક્ષર પુરુષોત્તમ સંસ્થાના મેગેઝિન હોય બહાર પડતા હોય એમાં ભગવાનના કોઈ કોઈ ચરિત્રો છપાતા હોય બીજા જ્યાં જ્યાં ચરિત્રો આવતા હોય તો એ ચરિત્રો પણ આપણને હરિચરિત્ર ચિંતામણીમાંથી જ મળે એને પછી વ્યવસ્થિત થોડું ઘણું સંશોધન એટલે બે ટુકડા ભેળા કરીને એવી રીતે વ્યવસ્થિત ચરિત્ર થાય પણ આ ન હોત તો એવી રીતે ભુજની અંદર પુરુષોત્તમ લીલા અમૃત થોડા થોડા ગ્રંથો છે પછી કોઈ દંડાવ્યા લીલા થોડું હોય પાંચ પછી પચાપા નાનું એવું બધું છૂટું છૂટું છે પણ પ્રદેશ પ્રમાણે દેશ પ્રમાણે બધા જ ચરિત્રો લખાયા હોત તો ગામડે ગામડે ચરિત્રો પીડ્યા છે એટલા બધા ગામ છે જે ફક્ત ચિંતામણીમાં ઘણી વાર વાંચીએ તો અહીંયા ગામના કોઈ આપણને લીલાઓ જ મળી નથી તો ત્યાં કોઈ લીલા ના થઈ હોય ભગવાનનું જીવન જ હોય છે કે ડગલે પગલે કઈક ને જે દર્શન કરવા કંઈક ઘટના બને અને આપણને કોઈ મળવા આવે એટલે દુર્ઘટના બને ભગવાનને મોટા સંતોને મળે એટલે કંઈક બે વચ્ચે કંઈક ઘટના બને જ વાત વાતમાં કઈક એવો પ્રસંગ વાત વાતમાં કઈક એવો ઉપદેશ કઈક એના જીવનની આશીર્વાદ સ્મૃતિ સંભારણા કઈક ઐશ્વર્યો છલકાઈ જાય કઈક પ્રતાપ છલકાય કેટલું બધું હોય છે કે જે આપણે ઘણું બધું ચુકાય ગયું કહેવાય અદ્ભુત આનંદ સ્વામી ની વાર્તાઓ છે એમાં ચરિત્રો મળે થોડા પણ વ્યવસ્થિત આવી રીતે બધા જ પ્રદેશવાઈઝ જો લખાણું હોત તો બહુ મોટું કામ થત પણ જે નથી થયું જે છે એનાથી ચલાવવાનું હવે તો સાતમી પેઢી થઈ ગઈ એટલે હવે તો જે ઘરડાઓ હતા એ ઘણા ગામોમાં તો ઘણા એવા જે ગામો બહુ સત્સંગથી સમૃદ્ધતા એ ઘણા ઝાંખા થઈ ગયા હોય નવા ગામો સત્સંગી થયા હોય એવું બને मूल गांज है लोग व्यवसाय निमित्ते बाहर गया झाँखू थे एट प्रसादी ना मंदिर होना बढ़ो साचवता हो, तो ये थोड़ा गणा तो हो आगली लीलाओ हो है ये ना खबर हो त्या प्रसादी ने चीज वस्तुओ होनेक कथाओ हो આપણે વહેલાલ માનો કે એક્ઝામ્પલ વહેલાલ આપણે દર્શને જાય તો ત્યાં જે હરિભક્તો જે છે એ તરત પોતે કોઈ થાળી લાવશે પેલું લાવશે બધું બતાવશે કે અહીંયા આમાં જમ્યા હતા આમ હતું અહીંયા આમ હતું પછી અહીંયા આમ હતું પણ સરસ લેખિત એવા આખા પ્રદેશના પચી પચા ગામડાનું આપણને નહીં મળે એ ખોટ કહેવાય એમ ન આટલી લીલાઓ આમ જુઓ તો કોઈ અવતારમાં એટલી સંકલિત નથી શ્રીકૃષ્ણ લીલા એટલે ભાગવતમાં કે માં જે તમે થોડી ઘણી વિસ્તાર છે પણ આટલા નાના પ્રસંગો ઝીણા જીણા એ ન મળે ભગવાન રામના ચરિત્રો પણ જેટલા છે એટલા જ પછી જે સુરદાસજીની જેમ કવિ એમની કલ્પનાથી ચરિત્રની રચના કરે એ અલગ વસ્તુ છે એ સ્મરણ માટે સ્મૃતિ માટે હોય છે પછી એ પ્રમાણે બન્યું જ હોય એવું નથી હોતું મૈયા મેરી કવ બઢેગી ચોટી સુરદાસજીના મન પ્રદેશની આ એક ખેતી છે પણ અહિયાં તો એવું છે કે જે ચરિત્રો બન્યા છે એ જ લખાયા છે હજી કલ્પના તો કોઈ રંગ જ આવ્યા નથી એટલે આ બધી સ્મરણ કરવાની ચરિત્રમાં જાળામાં મનને ગુઠવી મેળવું એક ક્ષમો બીજો ઘાટ કરવો એવી રીતે જે ઘાટની વાત છે સંકલ્પો એ ચરિત્ર સંભાળતા એ મય થઈ જતા એ આ બધી હરિચરિત્ર ચિંતામણી વગેરે ફક્ત ચિંતામણી વગેરે હરિચરિત્ર ચિંતામણી એના માટે ઓથેન્ટિક પુરાવો કહેવાય કે કેટલા બધા એ ભગવાનના ચરિત્રોમાં રમી ગયા છે ચિત સતત ચરિત્રો આપણે પુરાણી પ્રેમ પ્રકાશી બસ એ ચરિત્રો ની ઉપર શુભ વાર્તાઓ લખતા પછી ખાતા પીતા ચાલતા બસ ચરિત્રો જ સ્મરણ માં આવે તરત થઈ ને એક બે ચરિત્રો કઈ નાખે કારણ કે ગળા સુધી ચરિત્રો જ પેરા છે આપણામાં આપણા ચરિત્ર સરખા થાય તો ભગવાન ચરિત્ર આવે ને આપણું થોડું ચારિત્ર આપણું કઈક સરખું થાય એના જગ્યા પડે તો પછી બીજું કઈક સરખું થાય ને પણ ત્રણ વસ્તુ આપણે જોઈ કે કથા વાર્તા ઉપદેશ કેમ શ્રવણ કર્યો એનો પુરાવો વચનામ્રત ભગવત લીલા કેમ શ્રવણ કર્યું એ હરિચરિત્ર ચિંતામણી વગેરે ગ્રંથ एने भगवानी श्रीहरि मूर्ति नु केम स्मरण चिंतन ध्यान करता है ये पुराव प्रेमान स्वामी मूर्ति कीतनों आ हरिस्मृति ग्रंथ निष्कू आनंद स्वामी मूल वात सा तो है सारू लगे भगवानी मूर्ति न्यान के स्मरण थाय क्या મહિમા કોઈ વસ્તુનો હોય તો જેનો મહિમા સમજાય એનું મનન થાય મૂર્તિનો મહિમા સાંભળી લઈએ તો પણ વિચાર્યા વગર મહિમા સમજાય નહી કારણ કે જેટલો રૂપિયાનો મહિમા છે એટલો કઈ ભગવાનની મૂર્તિનો મહિમા ન હોય હોય જો રૂપિયાના જેટલો મહિમા હોય રૂપિયો તો તમે ખિસ્સામાં પાંચ દસ હજાર નાખીને ત્યારે આવ્યા હોત ગમે ત્યાં ર્યા કરે જાય નઈ સારો કિંમતી મોબાઈલ ખિસ્સા કોઈ હેરવી જાય નઈ અરે હજાર ના બુટ પહેરીને આવ્યો હોય તોય ધ્યાન ત્યાં હોય કે કોઈ ઓળી ઉઠાઈ જાય નહિ ભલે અહિયાં બોલતા હોય તમે એવા માતા ચો તમે પણ હોય તો ધ્યાન ત્યાં જ કિંમત સમજાણી છે ને કે બારસો રૂપિયા ના છુ પાંચ હજાર ના બુટ ચાલ્યા તો નીચે લાઈટ થાય સંગીત વાગે એની કિંમત સમજાણી છે એટલે સેજે એનું ધ્યાન સ્મરણ થાય એમ ભગવાનની મૂર્તિની કોઈ કિંમત સમજાણી ન હોય એટલે એની સ્મૃતિ થાય નહીં વ્યવહારની કિંમત સમજાણી છે કારણ કે વ્યવહારમાં ધ્યાન રાખીએ તો ફાયદો છે ન ધ્યાન રાખીએ ગોટાળો થઈ જાય ભગવાનની મૂર્તિની સ્મૃતિ મૂર્તિ એનો તો બહુ મહિમા બહુ કિંમતી કિંમત અંકાય જ નહીં ને વાત થઈ હતી કે ચિંતામણી ની કિંમત કોણ આંકી શકે એ સિવાય બીજા કોઈ પણ નંગ હોય એની કિંમત આંકી શકાય 8 લાખ દસ લાખ કરોડ 100 કરોડ બસ ચાલો કેટલા અબજોમાં હિસાબ મૂકો પણ ત્યાં લિમિટ તો પૂરી ને પણ ચિંતામણી કે પારસમણી કે કલ્પ કે કામ દુગા એનો કોઈ આંકી ન શકે આટલું જ એમ તો કઈ કહેવાય નહીં મૂડી એમ ભગવાનની મૂર્તિની પણ કોઈ કિંમત આંકડી થાય નહિ અનંતપાર છે ઇન્દ્ર એના સિંહાસન ની પડી હોય ત્રિલોકાધિપતિ ઇન્દ્રને અત્યારે પણ અહિયાં જેમ રાજકારણીઓ ખુરશી બચાવવા માટે પ્રયાસ કરતા હોય એમ ઇન્દ્રને પણ સતત એવું રહેતું હશે ખબર નહીં એને શું થતું હશે પણ એને એમ કે મારું રાજ્ય જતું રહેશે એટલે એક યજ્ઞમાં એને બ્રહ્મ કરી યજ્ઞ કરતા ભૂદેવની ભાગવતમાં કથા છે વિશ્વ રૂપાદની કથા છે ત્યાં ભાગવતમાં જ્યાં નારાયણ કવચ ને છે તો એને બ્રહ્મ કરી એ બ્રહ્મ હત્યા પાછળ પડી ભયંકર વિરૂપ મોટા મોટા દંતશુળ ભરખી જશે હમણાં એવું એવી ઝડપથી એની સામે દોડી તો ભાગ્યો બ્રહ્મ હત્યા સામે તો અમુક પાપ લખ્યા છે એટલે અમુક પાપ વજ્રલેપ હોય છે ઘણી વાર એટલે શ્રીજી મહારાજે વચરામૃત કીધું છે ગરીબ બ્રાહ્મણ ભગવાનનો ભક્ત ને સાધુ આ બધા એનો ક્યારેય આમ અપરાધ ના થાય એ બહુ દ્રોહ ના થાય એ બહુ જોવું જોઈએ નહીતર તો શું છે કે કરેલું બધું જ બહુ લોચે છોડી જાય એ બધું પણ મર્યા પછી જ ખબર પડ્યો કે આ એનું ફળ છે પછી તો યુગો એ બધી વેદનાઓ નીકળી જાય અહીંયા બધું ફરખું થઈ જાય કોઈ પણ પછાડી યુગો નીકળી જાય ઈલાજ હાથમાં ના આવે તો એવી ભૂલ શું કરવી પાંચ દાડા રહેવું અહિયાં થેક કરીને પછી દુઃખ તો આપડે જ બેઠવાના ને બહુ સારું એવું બધું ઘણું કારણ કે આખું પરિસ્થિતિઓ જ બધી એવી છે ઘણી બધી માથા ગોટ હોય શકે એટલે બ્રહ્મ છે બ્રાહ્મણ ગરીબ ભગવાનનો ભક્ત બધાના દ્રોહથી ભગવાન કે અમે ખૂબ ડરીએ છીએ તો બ્રહ્મ હત્યા વજ્ર પાપ થયું ઇન્દ્ર પાછળ પડી બ્રહ્મ ઇન્દ્ર તો ભાગ્યો વજ્ર પણ કઈ રક્ષા કરી નહી ત્રાહી ત્રાહી થઈ ગયો જ્યાં જાય ત્યાં હત્યા પાછો પણ નારાજ દયા છે કોમેન્ટ કરવી એવી તો થાય કે પત્રકાર ગમે ત્યાં આવે નારજી તો પત્રકાર છે ને સંદેશો એને મળી જ જાય એટલે રસ્તામાં આવીને ઉભા રાખે કે આ શું છે ને કેમ છે ને શું હતું તમારો શું અભિપ્રાય છે ન હોય આંગળી નાખી માં બોલાવડાવ છપાઈ ગયો પત્રકારો બહુ વિચિત્ર પ્રાણી છે બઉ આખી જુદી ખાનદાન જુદું જ છે પત્રકાર એનો અપરાધ ન કરવો ગમે એવા સરકાર હોય પત્રકારો ભેગડે ચડી જાય તો એ તો કોક મોદી જેવા હોય આખું મીડિયા અંગ્રેજી ગુજરાતી ટીવી અખબારો બધા જ એના ઊંધા છતાંય જીતી બતાવે એકસો સીટ એ તો એક જ કોક ચમત્કારી પુરુષ નીકળે બાકી તો મીડિયા જેને ખપા થઈ જાય એને ઉલાડી જ નાખે ન હોય એવું ચિત્ર ચિત્ર ને લાવે લોકોને એમ થાય અરે એટલું ખરાબ કર્યું એટલું ખરાબ કર્યું આવું કર્યું આવો તો અત્યાર સુધી છતાં થોડા બધા થોડા અપલખણીક હોય પણ છે માણસ ની પાસે દ્રષ્ટિ છે શું છે એ બધી વાત સાચી પછી દોડું ઘણું ભેંસ પોદળો કરે ધૂળે આવે એના જેવું છે બાકી આખો દેશ એની વિરુદ્ધ કેવાય ને આખો દેશ કેન્દ્ર થી માંડીને બધા મોટી મોટી હસ્તીઓ બધા છતાં એકલો પણ થોડોક એને જો માથે કોઈ સાચો ગુરુ હોત ને તો કામ બહુ ઉત્તમ થત આવા જ પુરુષની જરૂર હોય છે પણ ગુરુ વગર આ થોડુંક બગડી જાય કારણ કે કોઈનું માને નહીં ને ગુરુ નું માને એટલે ગુરુ એટલે પાછો રોડ ખોડયો નહીં એમ સર્વદેશી સમજણ વાળો કે અધ્યાત્મ વિજ્ઞાન ભૌતિકતા બધાનો સમન્વય સાધવાની દ્રષ્ટિ હોય એવો હોય તો થાય પછી એને હશે ગુરુ એ આપણે ખબર નથી કોઈ હોય પણ તો એ હશે તો માનતા નહીં હોય કારણ કે થોડું એવું થાય છે આપણે તે ક્ષેત્રના માણસ નહીં પણ છતાં દ્રષ્ટિમાં તો અમુક વસ્તુ તો આવે જ કે આ વસ્તુ ન કરવું જોઈએ ખરેખર રાજ એવી વસ્તુ છે ધર્મ સત્તા અને સત્તાઓ ઉપર અત્યંત ત્યાગી અને સંવેદનશીલ વ્યક્તિ જોઈએ તો ધર્મસત્તાનો વિસ્તાર થાય અને પોષણ મળે એમ રાજસત્તા ઉપર પણ અત્યંત ત્યાગી અને સંવેદનશીલ વ્યક્તિ જોઈએ આપણે સમાજના ધર્મ જગતમાં શું કરીએ છીએ અત્યંત ત્યાગી વ્યક્તિને પસંદ કરીએ છીએ પણ સંવેદનશીલ છે કે નહીં આપણને સમજણ નથી હોતી કારણ કે સંવેદના શું કહેવાય એનો તમે મને પ્રત્યુત્તર નહીં આપી શકો સંવેદના અલગ વસ્તુ છે કે જે એક સૂકા પત્તાને પણ દુઃખમાં ન જોઈ શકે અને અકથિત ન કહેવાયેલી હૃદયની ભાવનાઓને પણ જે વાંચી શકે અને એના માટે બધું જ કુરબાન કરી શકે મૂળ સાદી ભાષામાં એક ને એક બે ઘટકા કહી દઉં કે સંવેદનશીલતા એટલે કે જેની આંખમાં આંસુઓનો ખજાનો હોય એ સંવેદનાશીલ ન હોય તો એ ત્યાગ છે એ રસ ન કરે સમાસ પણ ન થાય બહુ આ બધી વસ્તુ જુદી છે શ્રીજી મહારાજ સંવેદનશીલ ગરડામાં એક સાપ નીકળ્યો એ સાપ પકડવા માટે બધા દોડા દોડી કરતા હતા એમાં એક છોકરો અજાણ્યો સાવ વિચાર ખબર નહીં તો એ વચ્ચે વચ્ચે પડવા માંડ્યો તો મહારાજે એને એક ઝાપટ નાખી દીધી મનુષ્ય લીલા છે એક ઝાપટ નાખી દીધી ખબર નથી પડતી વચમાં આવે છે આ સગો થાય છે બચકું ભરી જાય છે એ ન ભરે કે ભરે એ રોકનાર કોણ છતાં લાફો મારી દીધો પણ પછી એ છોકરાને ગોતી અને એની માફી માગી એને રાજી કર્યો ત્યારે એને શાંતિ થઈ બધા સવા પછી બેસી ગઈ એટલે મારે કેવડો છોકરો કઈ ગયો ને એને બિચારાને એક ઝાપટ નાખી દીધી બાળક તો બાળક છે અને ખરેખર છોકરો રડતો હશે મારા જે વાલપથી વાંધો નથી નાજી કર્યો પછી એને શાંતિ થઈ આને સંવેદનશીલ કહેવાય હવે મરી જાય તો હીરુવાળું ન ફરે તો એ કઈ સંવેદનશીલ કહેવાય મરી જાય તો કે ઓછો એમ એમ ના ચાલે જેમ એમ ધર્મ સત્તા ઉપર રાજસત્તા ઉપર પણ ત્યાગી વ્યક્તિ જોઈએ સરદાર વલ્લભભાઈ જેવા હા ત્યાગશીલ બસ પોતાના માટે કાંઈ ન જોઈએ પોતાના માટે સારામાં સારા બૂટ જોઈએ સારામાં સારા ફેશનેબલ કપડાં જોઈએ સારા સારી ઇટાલિયન ફ્રેમ જોઈએ ટનાટન હોવું જોઈએ એવી આપણી એક માન્યતા છે બાકી ત્યાગ એ જ પોતે પરમ છે અમુક હોય સ્ટેટસ પ્રમાણે પછી લેઘો પેરીને ફરે એમ ના પોસાય બધું હોય પણ ત્યાગ પ્રધાન વસ્તુ એવું હોય તો બઉ કામ થાય પણ હવે એ તો આજે આપણા દેશની તકલીફ એ છે ને ત્યાગશીલ હોય એ કોઈ આવા ક્ષેત્રમાં આવતું નથી ઠીક છે આપણે કહી દીધું કામનું એટલા માટે છે કે સંગાત પણ એવા ભક્તો સંતો નો કરીએ કે જે સંવેદનશીલ ત્યાગશીલ ભક્તિશીલ હોય આપણે પણ એવો વિચાર રાખીએ બરાબર છે તો બ્રહ્મ હત્યા ઇન્દ્રની પાછળ પડી નારદજી આવ્યા છે સંવેદના થઈ અને ક્યા બિચારો વાહ ભાઈ દોડી દોડીને મરી જશે આનો કઈ ઉકેલ આવશે નહીં નારજી સંવેદનશીલ છે આવ્યા રસ્તામાં મળી ગયા દોડતો તો અરે અરે એટલે એકદમ નારદજીને જોયેલી ઇન્દ્ર ને થોડીક શાંતિ થઈ સાધુ મળી ગયા રસ્તામાં નારાજજીને તો ઓળખે સારી રીતે ઓળખે એટલે એકદમ પગમાં પડી ગયા નારાજ હા હા હા હા શું છે મહારાજ બ્રહ્મ હત્યા મારી પાછળ પડી છે મને કઈ કઈ એનાથી છુટકારો કરાવો તો છુટકારો છે ઉપાય પણ છે પણ તને મનાશ નહીં મારે શું કરવું તો કે ના પણ હું માનીશ માનીશ તો તારે બ્રહ્મ હત્યા છૂટી જશે સુખ્યો થઈ જશે એ મને છોડાવો કોઈ તો કે વાત એવી છે તે મનમાં ધાર્યું છે એના ઉપાય માટે કઈ વ્રત કરું તપ કરું જપ કરું તપશ્ચર્યા કરું ઘોર અઘોર સાધના કરું અમુક પ્રકારના મંત્ર આપો તો છૂટી જાય એ હું કશું જ કેવા માંગતો નથી તો તારો ઘેર તારે ઘેર તારો જ નાનો ભાઈ એના પગમાં જઈને પડ અને એનું ધ્યાન કર એનું સ્મરણ કર અને એના નામનો જપ કર્યા વહી જાય આ કેવું કહેવાય તારા નાના ભાઈનું ભજન કરે અને એનું સ્મરણ કરી એનું ધ્યાન કરે કેવું લાગે હ કેવું લાગે એવું આપડે આજે કહીએ છીએ ભગવાન વામનજી એ વામનજી એના નાના ભાઈ ભગવાન વામન એના નાના ભાઈ એટલે એ તું એના પગમાં જઈને પડ હવે વામનજી તો સાવ નાનું બાળક ક્યાં ત્રિલોકા અધિપતિ મહારાજા ઇન્દ્ર પણ ગરજે પણ બાપ નહી ઝુકાવે એમાં કેવાય કઈ વામનજી કઈ થોડા પેલા છે પણ એમ કે ગરજ હોય બધે ઝુકાવે એટલે જઈને પછી વામનજીમાં પગમાં પડ્યા નારદજી કીધું કે ભાઈના ભાવે પડતો નઈ એ ભગવાન છે વિષ્ણુ નો અવતાર છે દેવતાના કાર્ય માટે જ આવ્યા છે ઓળખી લેજે એમનું ધ્યાન ભજન સ્મરણ કર પગમાં પડ્યા બ્રહ્મ તે ઉભી રહી ત્યારે જ ઓળખાય ને કોણ છે એમ હવે એને વામનજી મહિમા સમજાણ પછી જ બ્રાહ્મણજી નો જેમ જેમ જેમ જેમ ધ્યાન ને સ્મરણ ને ભજન ને કરતો કરતો ગયો એમ બ્રહ્મ હત્યા હટતી ગઈ જેમ સ્મરણ કરે જેમ ધ્યાન કરે એમ બ્રહ્મ હત્યા એના ડગલા પાછા હટતા જાય પાછે પગે હટતી જાય તો જેટલા બધા સ્મરણમાં ધ્યાનમાં બ્રાહ્મણજીના ઇન્દ્ર ડૂબ્યા એ બ્રહ્મ હત્યા થઈ ગઈ આ ભગવાનની મૂર્તિનો પ્રભાવ છે મને તમને એક નહીં અનેક બ્રહ્મ હત્યા વળગી છે અને આ જે રૂપ અનેક બધા વિકારો છે ને એ પાપ ને વિકારો એ બધી બ્રહ્મ છે એ હત્યાઓ બ્રહ્મ પણ પાછી પાડે એવા બધા વિકારો છે કે ઓલી તો પકડવા મથતી હતી ઇન્દ્રને તો ગળે પકડી લીધા છે એટલે આ તો બહુ ભયંકર બ્રહ્મ છે વિકારો પાપ વાસનાઓ આ જે બ્રહ્મ છે એને દૂર કરવાની એક જ માસ્ટર કી છે ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન અને સ્મરણ જેમ જેમ કરતો જાય એમ બધી આ બ્રહ્મત્યાઓ પાપરૂપ વાસનાઓ વિકારો એ બધા નીકળી નીકળીને આગા પાછે ડગલે ચાલવા માંડે એને છેવટે જતાં જતાં બધા જ દૂર થઈ જાય આવો જો મહિમા સમજાય મને કંઈક તકલીફ હશે હું આપણે એકને સાવ ફેક્ટ વાત કઉ છું તમને માણસ ને આમાં વિકાર મુક્ત ક્યાં થવું છે વિકાર મુક્ત દશામાં શું સુખ છે એ પેલા સમજાય તો વિકાર છૂટવાની વાત આવે છે ને વિકારોમાં ધીમું પડે એ પોષાતું નથી ક્યાંથી ભગવાનની મૂર્તિ ની સંસાર લઈને બેઠા હું તો બઉ ચોખ્ખી વાત કરું છું સંસાર લઈને બેઠા પણ તમને લોભ ટળી જાય કામ ટળી જાય તમને એમ થાય તો પછી રેવાનો રથ છું છે એટલે ઘણી વાર તો એ જ જીવન હોય એ જ જીવન છે એમ કે એટલે વિકારો છે એમાં દુખ છે એવું સમજાય પછી ભગવાનની મૂર્તિનો મહિમા સમજાય હા ઘણા પ્રશ્નો પૂછતા હોય છે અમને જુવાની પૂછતા હોય છે થોડા ઘણા હરિભગત થયા હોય ને પછી જુવાની હોય ને મેરેજ ના થયા હોય બધા પ્રશ્નો એ પૂછતા હોય છે ठीक है बहु पड़व नहीं भगवानी मूर्ति ये परम चावी छे के बधी ब्रह्मत्या विकार रूप पापरूप ब्रह्मत्याओ ने काढ़ी हम अपने एवं महिमा समझाए जो बात कर विकारो छे येज परम दुख रूप छे है अनुभवाय तो पी छूट એની એક વાત સમજી રાખવા જેવી છે અત્યારે તો ઠીક છે પણ વચરામૃતમાં ઠેર ઠેર કહ્યું છે શાસ્ત્રો પણ કહે છે અને ભક્તોના જીવન કહે છે ભગવાન સિવાય બીજું જેટલું ચિંતન થાય છે તો શ્રીજી મહારાજ કહેતું કે એને કોટિકલ્પે દુઃખનો અંત આવે તેમ કોટિકલ્પે કોટિકલ્પે એક કલ્પ એટલે આઠ અબજ અને ચોસઠ કરોડ વર્ષ એટલે એક કલ્પ એક કલ્પ એટલે આઠ કરોડ અને આઠ અબજ અને ચોસઠ કરોડ વર્ષ એટલે એક એવા કોટિકલ્પ એટલે એક કરોડ કલ્પે પણ એને દુઃખનો અંત આવતો ભગવાન સિવાય બીજું જ્યાં જ્યાં જ્યાં જ્યાં મન જાય ક્યાંય સારું દેખાય ને આમ તો મન પેલું થાય આંખ જાય સારું ગમે સારું ફાવે આ બધું છે તો એ બધું સમજવું જોઈએ કે આ તો કરોડો કલ્પ સુધી દુઃખમાં નાખવા વાળી આ વસ્તુ છે એવું સમજાય ત્યાં એનાથી પાછું ફરવાની વાત આવે ને આપણને સમજાઈ ગયું છે કે વીંછી છે એ કોઈનો સગો થાય નહીં તો કોઈ ગજવે ઘાલે નહિ આમ તો સુંદર છે કેવો આમ વાળો માણસ છે ચાલતો હોય ને તમે જુઓ તો બે ઘડી એમ થઈ જાય વાહ શું આને પગે જો ઘૂઘરા બાંધ્યા હોય તો સરસ મજા ડાન્સ થાય એવો એવો ચાલે છે ને ચાલતા આવડે છે સર પર લીચસો કેવો કે એવો પણ એમ ના થાય ગળે વીંટાળીએ સુંદરવન માં જ ગળે નાખી દો બિનઝેરી વસ્તુ અલગ છે એવું જયારે સમજાય ત્યારે વાત છે વાત તો બહુ બહુ બહુ વિચારવું પડે ત્યારે જ આ માર્ગે આમ પેલું થાય કારણ કે દુખ જ છે ધીમે ધીમે પાછું વળીને ચોખ્ખું થવું જ પડે નહીં તો અંત આવે તેમ નથી આ આટલી લાઈફ તમે જીવાય એમાં કેટલા દુઃખ છે ઘટાડો નથી થતો એટલે બઉ કઠણ છે પણ એ સમજાય તો એટલે જ જે લોકો બરાબર સમજી ગયા છે ને એને નરસિંહ મહેતા કહેવાય એને મીરાબાઈ કહેવાય કે રાજરજવાડું જાય જ્યાં જવું હોય ત્યાં પણ આ ભગવાનને મૂક્યા જેવા નથી મેરે તો ગીરિધર ગોપાલ દુસરો દૂસરો નય સાધો દૂસરો નઈ મેરે તો ગીરધર ગોપાલ દુસરો હવે દૂસરા તીસરા ચોસરાની વાત જ આપણે તો કેટલા ક્યાંય ને ક્યાંય નીકળે દૂસરાની વાત જ ક્યાં જ એટલે એ એટલું બધું એને ક્લિયર કટ વિચારીને એક વસ્તુ નક્કી કરી અને એવી છે જ હકીકત છે તો તમે અમેરિકા જાઓ અહીંયા ઓછું છે અમેરિકા યુરોપ વધારે અમેરિકા બહુ એક જ નાની વાતમાં બહુ મોટું સમજાઈ જાય એવું છે એટલે આ રસ્તો આમ જતો હોય પછી એક આમ જતો ને એક આમ જતો હોય તમારે હકીકતમાં આ બાજુ જવું છે અને તમારું ત્યાં સામે એક કિલોમીટર ઉપર ડેસ્ટિનેશન છે મુકામ છે અને અહીંયા જ જવાનું છે પણ તમે વાતચીતમાં કે કોઈ ગાફલાય મા કાંકરે ગયા તમે આમ ભાઈ આવી ગયા તો વીસ કિલો માઇલ પચીસ માઇલ પચાસ માઇલ ના યુ થાય તરત પાછું આપણે જેમ ઉભું રાખી ગમે ત્યાં ગાડી વાળી લ્યો ટ્રાફિક ની એસી થઈ પણ એ તો રસ્તામાં ઊંધું વાળી આવે ત્યાં ન થાય રિવર્સ થાય જ નહીં ઊભું જ રેવાય જ નહીં એક ક્ષણ માટે રહ્યો ને તો તો પચાસ પોણોસો ગાડીઓ જીકાઈ જાય કિડિયારાની જેમ જતું હોય ને પાછું વળવાની વાત જ ક્યાં છે અને કોઈ ના હોય તો નિયમ એ નિયમ જો તમે ત્યાંમાં વાળો તો સીધા આવી જ જાય પોલીસ મહારાજ એ અંતરિયામી છે ત્યાં એટલે એ જે વીસ પચીસ પચાસ માઇલ નો યુ ટર્ન હોય વાતુડિયા એવા એક માંથી બીજી બીજા માંથી ત્રીજી ને એવી વાતું કાઢે અને ડ્રાઈવિંગ એ કરે આપડે કે ભાઈ તમે ધ્યાન રાખો હા સ્વામીજી બધું ધ્યોન છે બધું ધ્યોન છે ના કરો બધું ધોન છે અજાણ્યા જોઈએ ક્યાં જવાનું છે ઠેકાણું ને અજાણ્યા જોઈએ એટલે આપડે તો કઈ કઈ બતાવી ના શકે કે આયું તમે અહીં ધ્યાન રાખો એ પછી વાતમાં વાતમાં વયું જાય વૈયા જાય ને બે ત્રણ કિલોમીટર જાય હે સ્વામીજી આપણે તો પાછળ જવાનું હતું તમને કઉ છું જ કરો તમે સ્ત્રી હું ધ્યાન દઈશ કે છો આમ ફરી ફરી ફરી ફરી કેટલા માઇલ નો રંધ મારી પાછા પાછા વાત ઉપડી જ જાય અને આ કઈ હું ટાઢાપોર નો નથી એને આવું ત્રણ વાર કર્યું ત્રણ વાર કર્યો પછી મારો લુગડું મોઢે પટ્ટી બાંધી દી તમે વોતો જ કિર્યા કરો વોતો જ કીરા કરો આમાં શું સોં ભરવું કીધું નહીં તમારી સ્વામીજી વાત બરાબર મેં કે તમે ચર્ચા કરો આવે તમે બોલવાનું જ બંધ કરો હું સાંભળવાનું બંધ કરું તમે પાછી માફી ઉપર પ્રવચન આપવા માંડે ચો પાસે હોય ને જાય બધું બંધ કરાવ્યું ત્યારે ચોથી વાર મેં ઠેકાણે પહોંચ્યું પછી મેં કીધું તમે આને આ આ બિલ્ડિંગ પાસેથી જ પસારતા મેં કીધું આ બિલ્ડિંગ તો આપણે ત્રણ પ્રોજેકશિ કરી મને કીધું તો હું તમને આ ટેકવી દેત ને એક બિલ્ડિંગ ને ત્રણ પ્રોજેકશિ કરી બોલું એટલે યાદ નથી કર્યા બહુ હેરાન થયા પાછા આવીને પૂછે કેમ છે સ્વામીજી મજામાં છો ને બહુ બહુ મજામાં મનમાં મનમાં જપ્ત કરી લો છે ને એ યાદ આવે છે ને ત્યારે નથી મજા રહેતી ત્યારે એમ થાય છે કે તમે પણ એમ કે મોટો ઉપદેશ મળી ગયો બસ આપણું આવું જ છે આપણે અત્યારે નથી સમજાતું પણ મર્યા પછી અત્યારે બધું ચોખ્ખું જ છે ક્યાંય ક્યાં આપણે ભગવાન સિવાય મન અટકી જાય છે તો ભગવાન જયારે લઈને ચાલે ને એ ત્યારે ભલભલાને કંઈક લોક લોકો અંદર પેલું જોવા માં એમ બધું કરો એ ઘર ભગતને મારે તેડીને ચાલે વિમાનમાં બેસાડીને ચાલ્યો એ વચ્ચે નદી હશે ને ત્યાં ખાલી બધા બહેનો કપડાં ધોતા ત્યાં જોવાની ટેવ ને આમ આ બધા છે નડે છે ઇન્ડિયા ની જેમ કે બારીઓ તો બંધ નથી બારીઓ બંધ હોય તો કાચ તો ત્યાંથી જોયે પણ આ તો ખુલ્લું જ હોય ત્યાં જોયું મારા મૂકીને વિખો કે જોવાની એ છે તો હવે કેવડો પડે હે બઉ મોટો અને એ અવકાશમાં અહીંયા હોય તો કઈ મંદિરે બેસીને માળા ય કરે ઓલું કઈ દેખાય નહીં ચારે પછી ગોર અંધારો અને ફાંફા મારે એ તો એને જ મળો તો જ ખબર પડે એ જવું ક્યાં ન કોઈની પાસે બેસાય ના કાય સત્સંગ નહીં દર્શન નહીં કરવાનું શું એકલામ ફાફડમાં વિચાર કરો ગોરંધારી રાતો ને અવકાશમાં આપને લટકો મૂકી દીધો કોઈ હેલિકોપ્ટર માંથી પ્લેન માંથી આપણે ફેંકી દીધું કોઈ અને ગોરંધારું ક્યાં શું કરવાનું કઈ દેખાય તો ને તો પછી એને જ ખબર હોય એટલે આ યુ ટન બહુ મોટા છે ભગવાન સિવાય બીજે મન જાય એ બહુ જ મોટી પછી એટલે લખ્યું છે પછી દુઃખનો અંત ક્યારે આવતો નથી એટલે તો બહુ જ વિચારી વિચારીને પાછું વળાય ત્યારે તો ભગવાનમાં મન જોડાય ભગવાન સિવાય બીજું સોમલખાર વિષ જેવું થાય ત્યારે ભગવાનમાં મન કઠણ છે સાંભળ્યું હશે તો કામ આવશે આવી વાત છે મહિમા જાણે ત્યાર પછી ક્યારે ભગવાનનું સ્મરણ કે ધ્યાન ભજન થાય જયારે કેટલો વ્યવહાર આઘો કરે ને ત્યારે ભજન થાય કેટલો વ્યવહાર આઘો કરે ત્યારે થાય નહી વ્યવહાર તો માથે ચડી બેસે જ છે છૂટક્યો ન હોય કરો શું એક વ્હીલમાં ચડ્યા પછી આ રાઈડ હોય છે બધી હવે એમાં તમે એકવાર આમ ઘૂસી ગયા પછી બેસી ગયા ને પછી જેવું સ્ટાર્ટ થાય પછી એમ થાય કે આમ ઉતરી જાય સારું મન કાંઈક થાય છે કાંઈ ના હાલે પછી જે થવું થાય ઉતરાય વચ્ચેથી એકવાર સ્વિચ ઓન થઈ ગઈ એટલે પછી ભયંકર રાઈડ્સ હોય છે કેનેડામાં ડ્રેગન રાઈડ છે ભલ ભલા છૂટી જાય કોઈ એનો ફોટો નથી પાડી શકતું એનો એટલી સ્પીડમાં જાય એવી રીતે ફંગોળ ત્યારે એને એમ જ થઈ જાય છે કે જીવતા બહાર આવ્યા રામ એવી એવી પરિસ્થિતિ થાય પણ ઉતરાય વચ્ચેથી એવા સંસાર છે ને એના ભયંકર ડ્રેગન રાઈડ છે એટલે એ કેટલા વ્યવહાર આઘા કરીએ ત્યારે પૂજા થાય ત્યારે પાંચ માળા થાય સવારે તો એક નિયમ થયો ને આટલું ના કરે તો આપણને કઈ પંચિંગ થતું એવું લાગે કે કઈક બહુ ગિલ્ટી કરીએ છીએ થાય છે એવું બધું થાય ને અપરાધ ભાવ અનુભવ એટલે સવારમાં માળા કરી લે પૂજા કરે એટલું બધું થઈ જાય પણ પછી શું કરીએ છીએ સવાર પછી એટલે પોણી ચોવીસ કલાક શું કરીએ છીએ નથી વંચાતું નથી માનસી પૂજા થતી નથી સાંજની આરતી થતી નથી આરતી મંદિરે જઈને કરવી એવું જ નહીં પણ મંદિરે ઘરે બેસીને આરતી કરવી નિયમ ચેષ્ટા મૂર્તિ સંભાવી એટલે કઈ થતું જ નથી વચનામાં વાંચવું આ હોય નિયમ તો વાંચી લીધું પણ પછી પોણી ચોવીસ કલાક શું થાય છે ઘણું આખો દિશ એ જ છે ને એટલે કેટલો વ્યવહાર આઘો કરે ત્યારે ભગવાન ધ્યાન સ્મરણ થાય એટલે થી પતે વાત શું આવી મહિમા સમજે બીજી વાત શું આવી વ્યવહાર આઘો કરે ગમે ત્યારે સમી કાઢવો પડે અને વાત સાચી છે આપણે ગમે એટલા બીજી હોય કેટલા ઇન્ટરવ્યુ માટે જાજરૂ જવાનું થાય તો તમને આ ખરાબ વસ્તુ લાગશે પણ હું આના સિવાય બીજું કોઈ અપ્રોપ્રિય દ્રષ્ટાંત ન ખોલી શક્યો એટલે મારે તમને આ દેવું પડ્યું હવે બધું આખું પાછું થઈ જાય ને એક જણો રેલવેના એન્ડ સ્ટેશન એન્ડ ભાગમાં બોલો સેન્ટિંગવાળો એટલે ગાર્ડ કે જે કોઈ હશે ને એ ત્યાં આંટા મારતો ત્યાં એને પણ એક જણો આવ્યો આવીને કે લોકલ ક્યારે જાય આઠ વાગ્યા સાહેબ નીકળે લો બરાબર એક્સપ્રેસ એક્સપ્રેસ નવ વાગે આવે ગુજરાતમાં એ દસ વાગે આવે રાજધાની બાર વાગે આવે સાડા બારે આવે જ મારે જવું ક્યાંય નથી મારે પાટા પર કળશે બેવું છે મારે પાટા પર જાજરું બેસવું છે મારે જવું ક્યાંય નથી પાટા ઉપર જાજરૂ બેસવા માટે આને પૂછતું સેફ્ટી કેટલી ગોતી લે એટલે કેટલાય વ્યવહાર આગા કરે ત્યારે ધ્યાન ભજન થાય કાઢે તો થાય થાય ને થાય એવું છે કે કોઈ સમય મળે જ નહીં તો ઊંઘમાંથી છેવટે દસ મિનિટ કાપીને તો પાંચ માળા કરી શકો સુતી વખતે દસ મિનિટ કાપો ન થાય અને એ આપણે ગમે ફરીથી હું કહું કે તમારે એક્ઝેક્ટ માનો બાર વાગે સ્વીચ જતા હોતા હો તો માનો કે સ્વિચ જતા હોય તોય જ જવાનું થાય તો શું કરો તો પંદર મિનિટ તો લાગી જ જાય ને લાગી જ જાય ને એટલે સવાલ એટલે એનો જેમ મહિમા છે એમ થાય ના સંકલ્પો બંધ કરે ત્યારે ધ્યાન થાય બહુ આજે મહત્વની વાત કરું છું ભગવાનની મૂર્તિનો મહિમા સમજાય કે એ સિવાય પાપરૂપ વિકારો બ્રહ્મતિયાઓ છે જે પાપરૂપ એ કઈ જાય એમ નથી બીજું એ કે જયારે આ બધા પાપ કે વિકારો કે આ બધું છે દુઃખરૂપ સંસારના પદાર્થો જણાય ત્યારે ત્રીજું કે વ્યવહાર થોડો આગો પાછો થાય ત્યારે કેટલો આગો કરે ત્યારે ત્રણ ચોથું કે જયારે એના સંકલ્પો બંધ કરે ત્યારે નતર બે શેખરો પણ સંકલ્પ તો વ્યવહાર જ થાય કે ભગજન ભજન ના થાય ને માળા લીસી થાય ખાલી ખાલી અને એ તો જ સ્મરણ છે પણ ધ્યાન તો ગહન વસ્તુ છે ને ધ્યાનનો અર્થ જ છે કે નિર્વિચાર થઈ જવું બધું જ ભૂલાય એક ભગવાનની મૂર્તિ જ રીતે અને મૂર્તિમાં ન માનતા હોય તો શૂન્ય ભાવ નિર્વિચાર થઈને બેસવું એવું તો ધ્યાન મેડિટેશન એ ટેન્શન નથી પણ મેડિટેશન અલગ વસ્તુ એટલે ક્યારે થાય સંકલ્પો બધા પીડા મૂકે આટલું કર્યું છે ને આટલું કરવાનું બાકી છે આમ કરીશું ને બધું જ મૂકી દે ત્યારે ધ્યાન ભજન થાય નહીતર થાય ના થાય ન થાય કોઈ હિસાબે ના થાય ત્યાર પછી સમજવી પડે આખું આ મેથડ ના આવડે તો બરાબર રીતના એટલે એને સમજીને કરવું પડે કે ભાઈ કઈ રીતે થાય પેલા તો ભગવાનની મૂર્તિ એને સામે તારે અને પછી ધીમે ધીમે અહીંયામાં ધારે અને મૂર્તિની સન્મુખ એમ જ જોઈ રહે અને જોતા જોતા જ પછી ધીમે ધીમે એને એમાં રસ આવે અને પ્રેમ જાગે ધીમે ધીમે પછી આ વસ્તુઓ થાય આટલી બધી કરે ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન થાય નહી થાય નહીં વચ્ચે તો છે જ નિદ્રા જીતવી પડે ઘણા બધા નાના મોટા છે નિદ્રા જીતવી પડે નહીં તો બે છે આગું પાછું ઊંઘ આવી કેટલું મોટું હળ છે ઊંઘ નું એટલું બધું માથાકૂટવાળું કામ છે ઘણા માનસી પૂજામાં હોઈ જાય છે જગાડો તે બઉ મજા આવી છે ની ઊંઘવાની ઊંઘવાની મજા આવી માનસી પૂજાની ક્યાં મજા આવી છે માનસ પૂજાની કઈ મજા નથી ભજન કરે ગણાય તો લગભગ થોડી વાર દરેક પૂજામાં હોય માળા લીધી નથી ખબર નહી એને માળાને કોણ શું ટ્યુન છે ઘણા લોકો કથા માં આવે સુ આપણે એને કઈ તમે જયારે આવો ત્યારે શું હોશો તો કે ડોક્ટરે કીધું છે કે મારી દવા કામ નહીં કરે તમે કોઈ ધર્મ કથામાં જઈને બેસો અને ખરેખર મને ઊંઘ આવે છે એટલે મારે બે વાત છે પૈસો બચે છે ને શાંતિથી ઊંઘ આવે છે અને ખરેખર તમારે નતા હોય છે તો ઊંઘ વિક્ષેપ પણ મોટો છે શરીર છે એનો તકલીફ છે અમુક ઉંમર થઈ જાય ધ્યાન કરો શું થાય કેડ મને દુઃખો ગોઠણ માટે દુખ શું કરીએ ત્યારે આ બધો કરોડો રાખીને મારા કરવું ત્યાં કરવું ઘણું બધું ધ્યાન રાખવું સુતા સુતા થાય છે પછી પણ તો સુતા સુતા વધારે ઊંઘી જાય કેટલા બધા વચ્ચે એવી બાબતો છે જેનું ધ્યાન રાખે ત્યારે ધ્યાન થાય પછી ધ્યાનમાં જે છે એ આપણે અધૂરી વાત ચરણ અરવિંદના ચિહ્નો હતી ને એ જમણા ચરણના ચિહ્નો ફળ જોયા થોડા થોડા એમના તો ડાબા ચરણમાં મત્સ્ય છે મત્સ્ય કુલ કેટલા ચિહ્ન છે મત્સ્ય त्रिकोण गोपद, धनुष व्योम अर्धचंद्र कलश आ वाम चरण वाम वम ए चरण सात चिह्न है मत्स्य नु जो ध्यान करे छे, जे खुवाई छे, जे छे, एम खोवाई जाए तो जेम मछला जीवन है ભગવાન એની મૂર્તિ એ જ જીવંત થઈ જાય છે માછલું પાણી વગર રહી ન શકે એમ ભગવાનનો ભક્ત ભગવાનનું ભજન સ્મરણ મૂર્તિ વગર એ ક્ષણ પણ રહી શકે નહીં જેમ પંચ સંસારના છે એના વગર એક ક્ષણ નથી રહી શકતો એમ આ ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિ એમની કથા કીર્તન ભજન સ્મરણ વગર એ ક્ષણ માછલાને પાણીમાંથી બહાર કાઢો તરફડવા માંડે અને પાણીમાં મૂકો એટલે તરત હાલે ચાલે લીલા લેર કરે એમ એને ભગવાન સત્સંગ દર્શન કથા વાર્તા એનાથી આમ જુદું પડવાનું થાય કે ન થાય મેળ ના પડે જોગ ન થાય તો એ તરફવા માંડે એટલે મહારાજે વચનામૃતમાં કીધું ને કે મન દીધું હોય ને ન દીધું હોય એના શા લક્ષણ છે મન દીધું હોય એમાં કહ્યું કે મન દીધું હોય એને જયારે કથા વાર્તા થતી હોય ત્યારે સાંભળવા માટે આતુર થઈ જાય દર્શન થતા કથા વાર્તા થતી હોય ત્યારે પરમ એને સંતોષ થાય એના વગર રહી ન શકે તો મન એને આપી દીધું છે તો ભગવાનમાં મન સમાયું છે તો મત્સ્ય એટલે માછલું એનું ધ્યાન ચરણ માં ચિહ્ન એનું કરે તો ભગવાનનું મૂર્તિ એને જીવંત થઈ જાય છે એક પળ પણ એ વગર રહી શકતો નથી કરવું પડે પછી થાય આવો એનો પ્રતાપ છે સચ્ચિદાનંદ સ્વામી હોય તો એ સચ્ચિદાનંદ સ્વામી હવે કેવી હશે એમને પ્રીત પુરુષના દેહમાં આટલી પ્રીત પ્રગટ થવી એ થોડીક અસામાન્ય ઘટના છે સ્ત્રીઓ જલ્દી ભગવાનને બઉ પ્રેમ કરી શકે છે કારણ કે એનો સ્વભાવ છે હૃદયનો પ્રેમ કરવો પણ મીરાને ભગવાન ભજવા કૃષ્ણને એને એવું છે એને જે એકવાર મનમાં વસી જાય ને એ પછી બહુ દિલ વસી જાય હવે કૃષ્ણની મૂર્તિ મીરાને મનમાં વસી ગઈ નાનપણથી પછી એની પ્રતિભાવે લાગી ગયા દિલ દઈ દેવું સ્ત્રીઓનો ધર્મ સહજ છે પણ પુરુષના દેહમાં સ્ત્રીના જેવું હેત થવું ગોપી ભાવ પ્રગટ કરવો પુરુષોને માટે બહુ તકલીફ છે આ બળભાદર એક તો નમે નહીં અને શોષણ કરવાનો લાભ સિવાય કોઈ બીજી વાત નહીં દિલ દેતા દેતા ચોરતો હોય ગણતરી માંડતો હોય એટલે આ કેલ્ક્યુલેટેડ માઇન્ડ હોય છે માણસ છે એ મીરાને સરળ છે પણ નરસિંહ તો થવું અઘરું છે એને ભગવાન સિવાય પછી આમ કાંઈ ના રે બહુ મોટી વાત છે એટલે સચ્ચિદાનંદ સ્વામીનો તો આવો તો પ્રેમ આપણે ક્યાંય જોયો નથી એમ એને શ્રીજી મહારાજની મૂર્તિ જોઈને નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે એવા એ પરમહંશ હતા કે ભગવાન મહારાજ શ્રીજી મહારાજની મૂર્તિ જોઈને જીવતા હતા મૂર્તિ જોઈને જીવતા હતા એવા સચ્ચિદાનંદ સ્વામીના જે પ્રસંગો લખ્યા છે નિષ્કુળ્યું એવા પરમસર શ્રીજીની મૂર્તિ જોઈને જીવતા વડતાલ કેવાનું હોય ને એમ કહી દે મહારાજ કે આ વખતે સચ્ચિદાનંદ સાહેબ ને આરે નથી લઈ જવા એટલું જ કહ્યું ત્યાં સચ્ચિદાનંદ સાહેબ બેભાન થઈને ટળી પડી હાંખ માંથી રૂવાડે ઉરાડ લોહી ગયા કેવું હશે એમ લોહી બિંદુ આવી ગયા આપણને આ બધી વાત સાંભળીએ છીએ પણ મહાદેવભાઈ દેસાઈ નો જો તમને પ્રસંગ ક્યાંય વાંચવામાં આવ્યો હોય તો ગાંધીજી એ એમને કહ્યું કે આપણે ત્યાં જઈએ છીએ ત્યાં મહાદેવને આપણે આ વખતે ન લઈ જઈ મહાદેવ એની રીતે આમ તો મહાદેવભાઈ ને મૂર્છા આવી ગઈ બેભાન થઈ ગયા પછી ગાંધીજી પાસે બેઠા માથે હાથ ફેર્યો અને કેટલું થયું ત્યારે મહાદેવ દેસાઈ ભાનમાં આવ્યા કેટલો એને આમ એના પ્રત્યે ભાવ પ્રેમ હશે એવી અનન્ય છે પ્રીત શરણાગતિ દાસત્વ તો સચ્ચિદાનંદ સ્વામી મૂર્તિ વગર જીવી શકતા નહી માણકી ઘોડી પશુ નો દેહ લ્યો શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા તો માણકી ઘોડી ઘાસ ચારો જળ પીવાનું બધું બન પૂર જીવન શું હતું શ્રીજી મહારાજની મૂર્તિ જોઈને જીવતા તા બે જ એવા નીકળ્યા હો તેર માં દિવસે દેહ છોડી દીધો શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી એક માણકી બીજા હાણવીના પૂજા ડોડીયા એનો પ્રેમ સચિદાનંદ સામે જો કામ કરવા પ્રેમ એટલે એવો જ્યાંય આજુબાજુ વાવળ મળે તો મુઠીઓ વાળી ભાગે એમનો હાથી એમનો હાંકતા હોય ને એમનો હાથી મૂકી દે ખેતરમાં એમનું રેઢું મૂકીને ભાગી દે રહી ના શકે પણ પછી કાર્યાણી ગયા હોય ત્યાંથી ગીત મારા તો સારંગ જવા નીકળી ગયા એમની પાછળ દોડ્યા જાય એક શ્વાસ દોડી રાખ પુકાર ચાલુ આવી જાય પ્રીત પૂજા દોડિયાની અને પાછું નિયમ હતું એકાદશી ચાલીને ગઢપુર આવવું મહારાજના દર્શન કરવા અને ખેતીનો ધંધો એટલે માણકી ઘોડી માટે માથે મોટો ઘાસ લીલો ભારો રજકો જે કઈ હોય વાડીમાં એ બાંધી માથે લઈ માણકી ઘોડી માટે ચિરં નિરણ લાવે એને માણકી ઘોડીનો કેટલો મહિમા નહીં તો દરબારમાં ઘાસચારા ની ક્યાં ખોટ હોય કેટલાય બળદો વેસો માટે નિરણ પૂરણ છે જ તો માણકી ઘોડી માટે ન હોય હોય પણ આ પોતે લઈ આવે છેક ત્યાંથી માથે ઉપાડીને લઈ આવે મારે માણકીને માટે લઈ જવું છે શ્રીજી મહારાજ માટે લઈ જવું એ તો અલગ વસ્તુ છે સમજો વિચાર આવે કોઈને પણ આવો વિચાર આવ્યો અને આખી જિંદગી એને નભાવ્યો માણકી ઘોડીને યાદ કરી અને એ માથે ભારો લઈ અને લાવે અને માણકી ઘોડીને ખવડાવે એને થાય બસ ભગવાનના સંબંધને એટલે ભગવાનનો મહિમા એ ભક્તોનો કેટલો મહિમા છે એના ઉપર આધાર ભગવાનના પ્રેમનો એજ જ પૂંજા દોડી અને એકાદશી આવવાનો નિયમ અને શ્રીજી મહારાજ ધામમાં ક્યારે ગયા સ્વધામ ક્યારે ગયા દસમને દિવસે એટલે આગલેથી એ ચાલવાની તૈયારી કરે એમને ચાલવાની તૈયારી કરવી અને બપોર પછી એને વાવડો મેળ્યા કે શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા છે એ રસ્તામાં થોડુંક જ ચાલ્યા હતા એના ગામથી અને વાવડો મેળ કે મહારાજ દેહ મૂકી ગયા સ્વધામ વધારી ગયા તિરોદાન લીલાથી એટલું જ્યાં સાંભળ્યું ત્યાં જેમ કોઈ લાઈટ જાય પંચેન્દ્રિયો કોઈને પેલું ના અંધાર આવી જાય આખી અંધારા તમર ચડે સીધા પડી ગયા બેભાન થઈ અને શરીર આખું કાળું થઈ ગયું જાણે કઈ એમાંથી લોહી ઉડી ગયું લોહી જ ઉડી ગયું સાવ કાળું શ્યામ થઈ ગયું જેમ કોઈ આમ અગ્નિમાં લાગી ગયો હોય ને દઉં એવું થઈ ગયું કપડાની જોડી કરી અને એમને ત્યાં ઘરડા લઈ આવ્યા ગોપાળાનંદ સામે બધા હતા સંતો એમણે હાથ ફેર્યા ત્યારે ભાન આવ્યા પણ ખાવા પીવાનું ગયું ગોપાળાનંદ સાહેબ ખુદ પોતે સમજાવે બધા સમજાવે ગોપાળાનંદ સાહેબ પછી ખુદ સમજાવવા આવ્યા જે ભગત મહારાજ ગયા ત્યારે કહેતા ગયા છે કે મારી પાછળ કોઈ અંજળ છોડવા નથી આવું આવું સ્ટ્રિક્ટલી કીધું તો મહારાજે મારી પાછળ કોઈ અંજળ છોડવાના નથી પગ પકડીને બધા કયો બધાએ ભોજન પાન લેવાનું નહીતર નિષ્ફળ લખ્યું છે જો આવું બાપા ન કર્યું હોત તો ગરડામાં લાશો ઢગલા પડી જાય કારણ કે કોઈ જીવવા નતા માગતા બધા જ બેસી જાય એમ હતા અંજળ છોડી કોઈ જીવી શકે એમ હતું જોયા વગર દર્શન કર્યા વગર મળ્યા વગર આ કલ્પના બહાર ગયા હતા તોય જયારે એવી બહુ સ્મૃતિમાં વીરો ડૂબી જતા ત્યારે બેભાન થઈને પડી જતા પ્રેમાનંદ સામે નિષ્કુળ આનંદ ગુણાતીતાનંદ સામે આ બધા તો બેભાન થઈ જ્યારની તો ઘટના કેવી હોય પૂંજા ડોડિયાને કહ્યું કે અંજલ છોડવાની ના પાડી છે ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને આ બધા બેઠા હતા ને મારા જેમાં આ કહ્યું મારા ચરણના સમ ખાય અને કહો કે અમે અંજલ નહી છોડીએ દેહ નહીં પાડીએ સચ્ચિદાનંદ સ્વામી ત્યારે પગે નથી અડ્યા એ જાય એના પેલા હું ભાઈઓ જાઉં અને શ્રીજી મહારાજે સભામાં એમ કહ્યું કે જો હું ખરો પુરુષોત્તમ હોઉં તો કોઈની નસકુરીએ ફૂટવા ન દઉં કોઈના નાકમાં લોહી નું ટીપો ન આવવા દઉં અને મરવા ન દઉં બધાને જીવાડીશ મુક્તાનંદ સાહેબ બહુ કરગરીને કહ્યું ત્યારે જયારે રજા માગીને કે તમે રજા દીઓ મારે જવું છે ત્યારે બધા તો ધીરજ રહી પછી મહારાજે આવું કહ્યું એટલે મુક્તાનંદ સાહેબ રડતા રડતા કહ્યું કે મહારાજ મારું શરીર ગ્રદ થઈ ગયું મારું શરીર એ માંદુ સાજુરીએ છે મેં ગુરુ રામાનંદ સ્વામી ને પણ દેહ છોડતા જોયા પછી તમને આવી રીતે હું જોઉં મારું શરીર ખમે નહીં મારા મને તમારે હારે લઈ જાઓ મહારાજથી એક મહિના પછી ત્યાં સુધી તો કોઈને નહીં સામે તમે કયો એટલે તરત બીજા તૈયાર થઈ જાય એમને લીધા તો મને લ્યો તો એમના કોઈ ઓપ્શન નહીં તો મારે એક મહિનો રહેવા એક મહિનો એક્ઝેક્ટ એક મહિના પછી હું તમને લઈ જઈશ ત્યાં સુધી તો રહેવું પડે બધાને વિરોધ શાંત કરવાનો અને મુક્તાનંદ સામે એક મહિનો રહ્યા અને એક મહિને બરાબર પછી મહારાજ એમને ધીળી ગયા પૂંજા ડોડિયા અને ગોપાળાનંદ સામે કહે અંજણ લ્યો કે મહારાજ મેં છોડ્યા નથી છૂટી ગયા છે મેં છોડ્યા નથી સચિદાનંદ સાહેબ શું કર્યું મહારાજ આમ કે પુરુષોત્તમ હોય તો કોઈને મરવા ન દઉં તો સચિદાનંદ સાહેબ પર થપકાર હું ખરો હોઉં ને એની પેલા પોચી હા શું કરું આનું ગયા હું કોઈને મરવા ન દઉં સચિદાનંદ સામે કે હું ખરો હોઉં એની પેલા પહોંચી જાવ એ પછી આવે અક્ષરધામ એની પેલા હું ત્યાં બેઠો હું આને શું કેવું અને ખરેખર વૈયા ગયા યોગ કળાથી શરીરને નાળીઓ વાળીયો તોડી વહી ગયા ત્યાં અને એ પહેલાં આને આવું સચ્ચિદાનંદ સામે ને કે હું ખરો હોઉં તો એની પહેલાં પહોંચી જાઉં એટલે પછી તરત જ પોતે સમાધિનિષ્ઠ હતા ને સીધા અક્ષરગ્રામ ગયા ડાયરેક્ટ લાઈ નથી સીધા ત્યાં જઈને અને કે આવો સામે કે આવું થયું છે મેં પ્રતિજ્ઞા લીધી છે એની પહેલાં હું મારે વહી આવું છું તો તમે મને અહીં રાખશો કે એણે ના પાડી છું કોઈને ગરબ ન તમે રાખશો એટલે મૂકતો કે વાંધો નહીં તમે આવો અમે રાખશું વાંધો નહી આવો તમે રાખશો અને આ સ્વામી દેહ મૂકીને ગયા અક્ષરધામમાં ગયા મૂકતો સ્વાગત કર્યું પણ જેવા અહીંથી મહારાજ આવ્યા ને એ જેમ ખ્યાલ આવ્યો કે મહારાજ દેહ મૂકી દીધો છે અને પછી અક્ષર મુકતો ને પણ થઈ ગયું કે આપડે ખોટું કીધું છે આપડે ચોર ને શિંગરો છું તે સચ્ચિદાનંદ સામે સિંહાસનની નીચે ઘુસી ગયા અને ત્યાં ફડફડ ફડફટ ધ્રુવજ મારો આવતા વાય ગયું એવી ભીખ લાગી અને મહારાજ જેવા ત્યાં સ્વરૂપ ત્યાં એમની સાથે એકાકાર થયા મહારાજ કે આનીચેથી મારો ચોર કાઢો આ વાતો બીજા હોય બૌદ્ધિક બહુ કરશે એને નહીં સમજાય આ હકીકતો આ બધી હોય છે આ બધી સચિદાનંદ સ્વામી બહાર આવ્યા પણ બહુ રૂચવા મળી મહારાજ મારી ભૂલ થઈ ગયું પાછો જા પાછો જાતું કોઈને નહીં આવવાનું તો નહીં આવવાનું પણ મહારાજ એક વાર આવી ગયો છે મહારાજે ત્યારે એના શરીરમાં અક્ષરધામમાં વેદના ન હોય એના શરીરમાં વેદના મૂકી એવી વેદના થવા માંડી પગમાં પડી જાય પ્રલયકાળ જેવી અગ્નિ દા મહારાજ રક્ષા કરો પા છો નહીં તું આવી રીતે તારી પાછળ બીજા આવી રીતે કરવા માટે તૈયાર જ બેઠા છો તો એ કેવી રીતે રેવાના છે જીવબા ને લાડુ છે એ તારા કરતા હજાર ગણા પ્રેમી છે છતાં બેઠા છે પાજી મહારાજ આવું કીધું એમ તું એમ માનેશ કે હું સાચો પ્રેમી છું તને ક્યાં ખબર છે પાજી કોણ કોણ પ્રેમી છે એ જીવબાણ લાડુવા જીવે એમ છે એ દાદો ખાચર જીવે એમ છે કેટલાય સંતો છે કેટલાય ભક્તો છે એ મારો પ્રેમ છે કે પ્રેમાનંદ દેહ રાખેવો છે આ બધા મૂકી દે એમ છે અને તને એમ છે પા હું એક મોટો પ્રેમી છું માટે જો હું તને કહું છું તું નાળીયો તોડીને આવ્યો છો આટલે જ મહારાજ કહું છું હવે એમાં મારાથી નહીં રહેવાય શરીર તૂટી ગયું એ શરીરને હાંધવું કે જોડવું કોનું કામ છે મારા કરી દઈશ પણ એક કામ કરવાનું છે શરીરમાં પેશી અને તું નાડી તોડીને આવ્યો છો આંખોના ડોળાનું બધું છે ને બહાર નીકળી ગયું લટકી ગયું બધું એવી રીતે તોડી નાખ્યું હતું એટલું બધું એમાં મન થઈ ગયું આગળ જ નથી એટલે ચૂથી નાખ્યું નાળી યોગી હતા ને એટલે તોડી નાખ્યું નાળીઓ વાળીયો આંખોના ડોળા બધું લટકી ગયું એટલે કે આના એ હું તને એમાં મૂકું તું જા ને એની એ હાલિત માં તું બહેનોની પાસે જાય છે જીવબા ને લાડુબા પાસે કા મહારાજ એને ખબર પડે આની હું દશા કરી બહેનોને જઈને કેટલી બહેનો છે રાજભા ના બધા કેટલા છે બધા પ્રેમીઓ છે તું જો આમ કઈ ને બધા ઢળી જાય એમ છે એટલે એટલે તું જાણ આ હાલતમાં ત્યાં ઉભો રહી જાય જો મને આવી રીતે મહારાજે ચોર કરીને કાઢીને પાછો મોકલો છે મહેરબાની કરીને કોઈ અંજળ છોડતા નહીં અને કોઈ દેહ છોડતા નહીં ત્યાં ગરબા નહીં ગયા બાપો બહુ આકરા છે એવી રીતે તું જાજી અને એવી જ રીતે સ્વામી પછી આવ્યા અને ત્યાં દાદા વાસુદેવ નારાયણ ઓડા પાસે બહેનો પાસે ગયા જીવભા લાડુવા ને બધાને કીધું આ હાલત જોઈ કે સ્વામી તમારી યાદ હશે તો કે પછી હું આમ ગયો વટમાં અને આવું થયું છે એટલે માવડીયો કોઈ અંજલ છોડતા નહીં કોઈ દેહ છોડતા નહીં મહારાજ રાજી નથી કરવા જેવું નથી દરબાર માંથી માણકી ઘોડી પર થઈને સવા થઈને વડતાલ વયું જવું જીવવા લાડવા જવા દીધા હિ તમારે જાઓ જાવ તમારી તાકાત માણકી ત્રણ વાર ફ્રંકટી ખાઈ ખાઈ ને ચોક થી દરબાર ઘટ પાછી આવી સોટીઓ મારવી પડી ત્યારે પછી છેવટે રજા માગવી પડી ને પગથી આ પગ મૂકીને આજ્ઞા આપો મેં જયે વ્રત બુરી એ જાઓ પ્રભુ રામ નથી દૂરી સેવા કરદાસ પ્રે હજૂરી માણકી ચડારે એ મોહન વનમા એ લીમડો આ વાસુદેવ નારાયણ ઓરડા અને સામેનો જે રહ્યા લાડુ બને જમાડતા મારાને એ ઉગમણાં આ થમણા ક્યાં કહેવાય બસ ત્યાં પ્રેમાનંદ સ્વામી ઉભા ત નજરે જ દેખ્યો અહેવાલ છે આંખે દેખ્યો એવા અને સ્વામી લખે છે કે પ્રેમાનંદ હજુરી એને આ સાક્ષાત પણ નજર સામે જોઈને લખ્યું છે હું જોતો બેનો હાથ છોડીને રજા આપો તો નહીં જઈ પછી કહ્યું કે ચા પ્રભુ વહેલા આવજો આવી રીતે બધું કહ્યું પછી માણકી ચાલી છે સામી છાતી આવીને સામે બેમ હતા એટલે આ જયારે સ્વામી આ હાલતમાં આવ્યા પછી બેનો એ બધું માંડી વાળ્યો પ્રોગ્રામ આમાં કઈ કરવા જેવું નથી અને બધા જ પછી આ મનને મજબૂત કરીને જીવા તો એવા બધા પ્રેમીઓ હતા કે જેને ભગવાનની મૂર્તિ સિવાય બીજું કોઈ જીવન નહોતું હમ ઘણા ને જો કઈ નહીં બટેટાવાળા ભજીયા જીવન હોય હા બઉ તમે સીધો ડોંગરેજી મહારાજ પણ કહેતા હું તમને કહું છું ડોંગરેજી મહારાજ એમ કે ઘણા એવા હોય છે ભાઈઓ કે એના ઘરે કહેતા હોય છે કે આ તો હળદી થઈ ગયા ભજીયા કિરા નહીં હળદી થઈ ગયા ભજીયા કિરા નહીં ભજીયા કરો ડોંગરેજી મહારાજ એની એની સ્ટાઇલમાં કેતા મેં સાંભળેલા સગે કાને ઘણા એક એવા હોય છે એને ઘરના કહે કે આડદી થઈ ગયા ભજીયા કિરા નથી એટલે આ જોતો ખરો તું ખાઈ કેટલા ગયો પણ જીવન છે એમ વિષયો જાત જાતના એના જીવન છે મૂર્તિ એ જીવન છે તો પૂજા ડોડિયા નથી પણ છૂટી ગયા છે કોઈ રીતે અન્ન બંધ થઈ ગયું છે પાણી ઉતરતું નથી તો કોળીયો જ જાય કેવી રીતે સ્વામી કેતો પછી ભગત ભજન કરો પાણી જ ઉતરે નહીં બોલો અને એવી રીતે તેરમાને દિવસે પૂંજા ડોડિયા દેહ મૂકી દીધો ને તેરમાના દિવસે બાણકી દે મૂકે બે ય દેય છોડી દીધા આવા બધા પ્રેમીઓ છે એ ભગવાનની મૂર્તિના ધ્યાન ભજન અને પ્રતાપે થાય છે પણ મત્સ્યનું ધ્યાન કરતા કરતા અને ભગવાનની મૂર્તિ કથા વાર્તા સ્મરણ ધ્યાન ભજન એ જ જીવન થઈ જાય એ મત્સ્યનું ધ્યાન ચિંતન કરવાનું ફળ છે પછી ત્રિકોણ હમ બહુ સરસ છે ત્રિકોણ એવું જ છે ગૌપદ એવું છે ધનુષ એવું છે વ્યોમ પણ એવું જ છે પછી અર્ધચંદ્ર પણ એવું છે અને કલશ પણ એવું છે પછી આખા ચરણ એવા છે અંગુઠો એવો છે પછી આ ફણો મહારાજનો છે એ પણ એવો છે મૂર્તિ આખી એવી છે પણ એ બધી વાતો આવતી વખતે રાખીશું છે પણ થોડુંક હું ગાન કરું આજે અને તમે ખાલી સાંભળો મનોહર સુંદર મૂર્તિ સહજાનંદ સુખરૂપ નખ શીખ સુધી નિરખતા આવે આનંદ પ્રથમ પ્રભુ પ્રગટ ને રાખું રુદિયા માય અંગોયંગ અવલોકિને અંતર રહું છાય પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિરખ્યા છે શ્રી ભક્તિ ધર્મ ના બાલ કે નાથ નિરખ્યા છે સુખદાયી સહજાનંદ કે નાથ નિરખ્યા છે સત્સંગી ના સુખ કંદ કે નાથ નિરખ્યા છે અંગો અંગ માયા વિનાશ કે નાથ નિરખ્યા છે તેણે હૈયે રહે છે હુલાકે આમાં જે આવે એનું દર્શન કરજો એ રીતે આ તો મહા અમૃત છે ભલે આજે કાલે વર્ષે બે વર્ષે પણ આ સ્વાદ હશે ને તો કામ થઈ જશે ભાગ્યશાળી છે આટલા બધા તમે આવ્યા છો આ પ્રગટ પુરુષોત્તમ આ અમૃત સાંભવાય ન મળે કમ તમે ભલે સમાધિ ન લાગી જાય પણ આજના જમાનામાં સમાધિ છે અને તમારા માટે તો બહુ એટલા સલામ કરવી પડે તમે બધા જોક રહુડિયા મેં જ તમને ઝેર પાવ્યું પછી તમે બધા અને તમે આ સ્થિર થઈને આ રસ માણો અને તમને આવે ખબર નતી ઘનશામ છે અને નહીં આમાં રસ આવ્યો તો મન થોડો ફ્યુઝવી ગયો કીધું કેવી આવી રસ એટલે એના કામ આવી ગયું છે પછી પાછો આવ્યો એટલે મેં કીધું સારું પાછો આવી ગયો કાંઈ ઇમરજન્સી હશે જવું પડે આમાં જપેસ આપ પછી ઓબામા હોય મુતર જા એવા છે ભલ ભલા ત્યાં મુતરી જ પડે એ વસ્તુ એવી છે આ તમને આ રસ આવે અને તમે સાંભળો હું તો તમને પેલા આમ પગે લાગુ કે આ તમને આ જુવાનીમાં ઘણા ઘણા એવા મુખ જોઉં છું ફૂટું ફૂટું થાય છે હે એવી આમ ઝીણી કોર રાખે ને આમ આપડે વાગી જાય લોહીનો ટસ્યો ફૂટી જાય એવી ફૂટતી ફૂટતી ઉંમર ફૂટતી મોહરે એવા બધા છોકરા આવ્યા છે ત્યારે એમ થાય કે કમસે કમ એ સહજાનંદી અમૃત એના કાનમાં થઈ અને એના અહીં જાય છે એ બહુ ઓછી વાત છે અમારા કરતા ભાગ્યશાળી તેને આઈયે છે હુલાસ કે નાથ નિરખ્યા છે પ્રથમ પેખી ને બે પાવ કે નાથ નિરખ્યા છે ए आवे अंतरे के अंबुज एट कमल अरुण एट लाल वर्ण एट रंग <coughs> अंबुज अरुण वर्ण बेचरण के नाथ निरख्या भक्त ना नय हरण के नाथ नाथ नाथ शोभे के सुख अतोल के नीख्या जमना चरण नीन के जोई नाथ अरे स्वस्ति अष्ट को आधी मारी जुली वस्तु मैं जो मैं शु शूम के जमना चरण न चिन्ह जो निरख्या स्वस्ति स्वस्त अष्टोण सो निजनाथ निरख्या पग बे मेख कि नाथ निरख्या छे छे सदा त्रिकोण ने व्योम नाथ निरख्या सोम नाथ निरख्यात नाथ निरख्या સોળે ચિન્ન યેહ વિખ્યાત કે નાથ નિરખ્યા છે જમણે અંગૂઠે નખ માઇ કે નાથ નિરખ્યા છે શોભે ઉર્ધ્વરેખ યત્યાય નાથ નિરખ્યા છે જમણે અંગુઠે નખ માઇ નાથ નિરખ્યા છે શોભે ઉર્ધ્વરેખ એક નાથ નિરખ્યા છે એવી શોભે પગ આંગળીયું નાથ નિરખ્યા છે નખ શ્રેણી મણી સમથ નિરખ્યા છે ઉપડતા ને રૂડારમ્ય નાથ નિરખ્યા છે अंगूठा आंग आंगली अंगूठा उपर नाथ निरख्याम के नाथ निरख्या लाक जो नीरख्या शोभे घूटी दोई के नाथ निरख्या शोभारख्या कोमल बे कहीथ निरख्या जंघा जो सुख लीय नाथ निरख्या છે ઘૂંટણ નામ ધામ શોભાનું નાથ નિરખ્યા છે ડાબા જાનું પરિન્ન જોઈ નાથ નિરખ્યા છે મારું મન રહું છે મોઈ નાથ નિરખ્યા છે सुंदर सुवाला कमाई लेखी नाथ निरख्या कोमल कटी कही केवी के नाथ निरख्या छे पेरी वर् दई पछेड़ी મારું મન બાંધ્યા બેડી નાથ નિરખ્યા છે પેરી વળદય પછેડી નાથ નિરખ્યા છે મારું મન બાંધ્યા ની બેડી કે નાથ નિરખ્યા છે એવા પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિરખ્યા છે શ્રી ભક્તિ ધર્મ બાળ કે નાથ નિરખ્યા છે સુખદાય સહજાનંદ નાથ નિરખ્યા છે સત્સંગી ના સુખંકંદ નિરખ્યા છે સત્સંગી ના કંદનાથ નિરખ્યા છે એવા પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિરખ્યા છે એવા તમ પરમ દયાળ કે નાથ નિરખ્યા છે સજાનંદ સ્વામી મહારાજ